સડક તો છે નિરંતર હળગ્યા યાદ કરે છે પેટ્રોલ પડ્યા જ કરે છે લાગણા હળગ્યા જ કરે છે એમાં બુજવાની આશા વાંકી છે આ ચોલથી થાય ठंडेकारी खोटी करो विचा कर लग्न मधे सुपर प्लियवा લગન હોય કે ઘર માં હોય બધે નોકરી પ્લેસ ઉતરે ઊંડા ઉતરવા જેવું છે નહીં તો સહેજે ચાલે એવું કેવું આ ગાડીમાં ખાલી એ શું ખાલી મનમાં મન ચલો એટલે અહીં એક નટ નીકળી જાય તો ભૂત થઈ જાય ઉડવું છે જન્મતા પહેલા દૂધ ની કુંડીઓ તૈયાર હોય એ જન્મ થયો હોય બાબા નો દૂધ ની તૈયાર હોય ને જન્મ્યા દૂધ નીકળે એમ તો દૂધ નીકળે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 ना। तो आ ते आ तो से जाओ तैयारी કેમ દોત નહિ લાવ્યા હોય દોંત નહી હોય ગોઠવ્યા નહીં જરૂર નથી કુદરતી છે વસ્તુ ના પણ દોસ તો જોઈએ પણ દોત ના ભૂલી ગયા છે કેમ ભૂલી ગયા છે કુદરત જરૂર નઈ લાગી હોય દાદા કુદરત ને જરૂર ના લાગી હશે પછી ત્યાં દાણા ખાતા થાય એટલે વર્ગ પછી દાતા આવશે બરોબર છે ને કેવી સુંદર બધે નહિ નહી બધું બદલે તારી નો દવા મોજો તારી ને મારા દવા તો પાય પડે ને જરા કડીએ દવા તો મફી નહિ રોગ અઘાત કઈ બોંદ કરી બ પછી બે જણ જાલે તારા મોડા નાક દબાય નઈ તો એને ફૂ કર્યું ફૂગ મારે માના વામા માર્યો આવી જાય ત્યાં પછી કાલે પેલું એ હતું ને કાલે તો મોસમ્બી નો હતો મોસમ્બી ન છે ઓરેન્જ પેલું નહીં મીઠા એક ખાતું હતું બીજા બે ત્રણ કાપા એમાંથી મીઠા નું કાઢ્યું ફુગાવે મારે ના મારે શું છે બિઝનેસ અરેન્જમેન્ટ છે ન તો વેપારી કે છે તું પૈસા આપતો ને એમાં નઈ હાલવું પણ આ બિઝનેસ એરેન્જમેન્ટ છે બધું કેવું છે હા તો પછી પોતા માની દે વચ્ચે કાગળ મુકું થેલી સિલ્વર જુબેલી ઉજવેલી ઉજવે ડાયમંડ જ્યુબેલી ઉજવ્યો થયા થયાલી ભે કરી હતી ના પાડી મતલબ હું થયાલી ને શું કરતા બોજો ના રાખશો ને ખરાબ પંચોતેર હજાર ની થયાલી પંચોતેર હજાર મારે એને શું કરવા છે ઓછો ઓછો થાય ને ત્યાં તમારા પંચોતેર ની હતી દેશ માં તો ભારે પડી જાય ને એક તો આમ પચી ત્રીસ હજાર નો ખર્ચવાનો હોય અને પછી એ પોણા લાખ રૂપિયા ભારે પડી જાય ને સોય પાંચો લાકડા મજા આવી કે છે ડાયમંડે સમજી ગઈ આપડે મરી જાય ત્યારે બારી મૂકે તે સમજી ગયે આપડે મરી જાય બધા માહિતી એ પૂછે છે મરી જાય ત્યારે કયો ઉપાય સારો બોડી ને ડિસ્પોઝ કરવા ગમે તે આવી એ રીત છે આમ ના ભલે તો ઇલેક્ટ્રિસિટી થી ભાવે લાકડા લાખા શું કરવું વાંધો નઈ ઇલેક્ટ્રિસિટી નો ડા ડાટવા ને સારું નથી ડાટવા દે રીત સારી નથી અરે બાળવા દેજો થાય અરે બધા પરમાણુ જો હપ્તામાં ભલી જાય પરમાણુ છોટો ભાઈ આ પેલા સળ્યા કરે સળ્યા કરે ને પરમાણુ હે તો અરે આ તો ઘણાય વર્ષ સુધી જાય ની આ બોડી આપણો પરમાણુમાં બની જાય ખાટી ઓ ઓ હા કેઠિયાઓ નવ દો માલ ના મેલ બધા કે તમે તો ચાલ્યા નાના ઉભા રહ્યા મળી જાય દીકરો થઈ ને આવે ને વ્યાર હોય તે દીકરો થઈ ને આવે મેળ પડતો હોય તો છોકરો થઈ આવે વ્યાર હોય તો છોકરો થઈ ના આવે ખબર પડશે વ્યારથી હિસાબ બંધાયબંધાય પછી અને પછી કેર માં કયા કયા ભૂ નું વેરવાય જગત આખું બિલીફ ના આધારે બેસે છે મનમાં એમ લાગે છે હું પહેનો ત્યાંથી બિલીપ બેસી ગઈ એ જનતા પહેરેલું છે એવું લાગ્યા જ્ઞાન ના આધારે આ मनुष्य मेरे बिलीफ न आधार बिलीफो बद चिमन भाई कही जागृति हूँ चिमन भाई छू है થવાનું હોય ને અને ભાવના એવી થાય ને તૈયારી ઉડાવી માપીએ બે ના બને અમે ભૂલી ગયા તો અહી પબ્લિક તરતા રહેવું ને દરિયા નું લઈ માપી બે ના બને આપડે તરતી દરિયા નું લઈ માપા જે ચાલે આપના કબૂલ ક્યારે કરે માઇન્ડ ઓપન હોય તો તમે કહો છોકરા વર વેર કરો કબૂલ કરે श्रद्धा राखवाज चीज नहीं श्रद्धा <laughs> <laughs> तो आई तो मार शु कहरी पास छ महीना श्रद्धा बाप जी मैंने आती તો શ્રદ્ધા બે જાય કેવું વડે કોણ કરે તો શ્રદ્ધા ઉઠે નહી એ તાતી શ્રદ્ધા તમને હું ઢપકો આપું શ્રદ્ધા જેની પર અનન્ય શ્રદ્ધા થાય તે તે રૂપ થાય એટલે મારી પર અનન્ય શ્રદ્ધા થઈ મારા સિંહ આવી કોઈ પર નહીં એવી શ્રદ્ધા બેસી ગઈ તો હું જે રૂપ થયો તે રૂપ પેલો થાય કૃષ્ણ પણ અનન્ય શ્રદ્ધા થઈ એ બઉ મુશ્કેલ વસ્તુ છે બીજી બધી અડચણ બહુ ને સંસાર ની જો આપડે પ્રયત્ન કરીએ તો થઈ જાય નીચે કહીએ મારે અનન્ય શ્રદ્ધા કરી દે છે કૃષ્ણ માં માનતા તેવી રીતે છે જેવી રીતે માનતા તેવું જ તમે કેવું ને આ તો છે ને તે ચક્રો છે હા કબૂતર બધા ચક્રા નામ આપી દીધું બધા એમ કે અર્જુન છે કે હા આઠ થી હા એક જ હતું જે કૃષ્ણ એ કીધું તે માહિતી કૃષ્ણ ભગવાન જે અર્જુન ને કહ્યું કે અર્જુન માયનું એમ શ્રદ્ધાથી જે હાથ થી જોયું તો પણ તો એવી શ્રદ્ધા ને એમ એથી આપડે વધારે ચોટેલ ના હોય નાખે એવું વાતાવરણ ઉકાળી નાખે વાતાવરણ ફરી કાઢે એમ ચોટેલ ઉઘડે જ નહીં પછી કોઈ વાર લી કાઢે આપણને એટલે તમે બેન વાંચો આવ્યો થોડુંક आगे आगे। आगे। आगे। आगे। आगे क्या बीजा करवा बढ़ी थी गई आप वगर ना ये नो मेड़ सी रीते पड़े आयुष्य संसार बड़ी चीजों છે થાય બે રકમ ગુણાકાર કરવા જઈએ પરમાનન્ટ રકમ તો એમ જ છે પણ રિલેટીવું નહીં આપડે अपने आयुष्यव पड़े आजे तो, तो, तो थोड़े हाँ मरी जा आयुष वाला આપણે અવસ્થામાં ક્યાં સુધી રેવાય હા કલ્પના થી ભારત ક્યારે આવે શું કોક નો સસરો ક્યાં સુધી કલ્પિત તરીકે રેવાય કાયમ રહેતો છે એ તો જે બહુ ડાયવર્ટ નહિ લીધું તો ણો થવું પડે બધું રાત્રિ જાય ત્યાં જમાઈ છે ત્યાં ભાણો ભાણો કયા કરે હું આવા કઈ શકે મારો સજે તો કરો છો સત્સંગ માં ભાણો કહે ચાલે સત્સંગ માં આપડે કયા ભાણો કહે ચાલે दुश्मन आ गाय भैंसो भैंसो कई सगायो है सासू नहीं ससरा सा થાયું થાય છે આ વાતો કેટલા બધા કરીને તો મોગા ભાવ નું મનુષ્ય પણ મોગું અત્યંત ચિંતા મળી દે આ કેવાય તો આથી થાય બધું થાય એ વેચી રહ્યો બિચારો संसारलिक कशु परोणो थे पाचा जता रहू परोणा तरी गैस संसारेस करोजर कुजरत सप्लाये मुख्य प्रश्न हवा संदास गांव तेज સપ્લાય કરીશ બીજો પ્રશ્ન પાણી નો તે પણ તમે સપ્લાય થાય કિંમત છે કુદરત ના ગેસ છે કેવું છે પણ ગેસ પછી ભોગ ગેસ થયા આપડે અને પછી તો આગળ એમને ત્યાં ચાલુ મમતા વાળા ના મમતા વાળા બધા જતા રહેવાના આમાં એક મિનિટ પણ બગાડશો નહી હા પાંચ દસ વર્ષ પાંચ દસ હજાર વર્ષ જીવવાનો હો તો સમજ્યા રગર કરો હાઇ કરે થોડા વખત બગાડે નઈ આ વખત મમતા વાળો હોય જતો રહે અને મમતા વગર નઈ જતો રહે બને એક જ જાત નો માલ નિવૃત્ત છે દુનિયા ની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે દુનિયા ની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે તમે ચલાતા કે ભાઈ પ્રકૃતિ ભૂખ લગાવે છે પ્રકૃતિ ખાણું ખાય છે પ્રકૃતિ જાય છે તેમાં આ માની બેઠો છે મને ભૂખ લાગી પ્રવૃત્તિ ત્યાં જ્ઞાની નિવૃત્તિ કે છે શું એટલે તમે છે પ્રવૃત્તિ તમારું સમકીત ચલાવે છે અરે વ્યવસ્થિત ચલાવે અને તમે આત્મા ભરો નિવૃત્તિ મારો શું કયું જય દાદા ભગવાન ખરેખર ગોવિંદ બધા ગોવિંદ મને કહે છે એટલે હું બી કઉ છું તમે પર ગોવિંદ કહો છો કે આ ગોવિંદ છે ગોવિંદ આ શરીર નું નામ આપેલું હાથ મારા છે પગ મારા છે શરીર મારું છે આંખો મારી છે કાન મારા નાક મારું છે માથું મારું છે બધું બોલે છે મારું મન મારું બુદ્ધિ મારું ચિત્ત મારો અહંકાર બધું બોલે છે કોણ મારું મારું કરશે ઓ એટલું આપડે જાણવાનું છે આ બીજું કઈ જાણવાનું નથી બરોબર વાત સમજી ગયા છે એ તો ઓળખવા માટે આયા જ કે વિધિ કરવાની એક વાર આપડે કોઈ છે નહી આપડે તો આપડો પૈસા હવે હવે કા ક્ષેત્ર આપડા સાયન્ટિફિક રીઝન હશે ને એમ એનું કોઈ સાયન્ટિફિક રીઝન હશે ને રીઝન કારણ સાયન્ટિફિક કારણ હશે ને હા ખરું એની પર સાયન્ટિફિક રીઝન ખરું કેટલું ઇલેક્ટ્રિસિટી પૂરતું પડે ઠંડેક લાગે છે અડે પોત પોતાના સ્વભાવ તો બતાવે બરોબર પણ તેથી કઈ આપણને મોકલે જતું નથી માણસ મોટો કે માઇનો ની હથ નહી એટલે કબીર સાહેબ બૌ ચોખ્ખો માણસ હતો ને ચોખ્ખો કહી દીધું કે બાલા બનાવી કાતી બીચે મેલા વિચારી ક્યાં કરે જપને વાલા કપૂર આપડો સંત કબીર થઈ ગયા એમને કે એ જે મારા છે એ લાકડા ની બનાવી વચ્ચે દોરવું મારા નો કોઈ વાંક નથી કારણ કે तुलसी देखी तोड़े पान पानी देखी करे नाडू हिंजे तिलक करता तेन गया मारा तिलक करता करता जब तेन जप गया ફૂટા કોનતો આપડે માથાપોડી કરવાની પછી એને કહ્યું કે બ્રહ્મ જ્ઞાન થયા ની ખાતરી જો તું જીવ કરતા હરી કે છે કે ભગવાને જો શુદ્ધાત્મા છું તો વસ્તુ ખરી તું જીવાતમા છુ એમ કઈ તો કરતા હરી હરી તારું કરે છે સિદ્ધાર્થમાં કરતા મીટે છૂટે કર્મ છે એમ છે મહાભજન નો મર્મ એટલે મેં કરતા પણ હું તમે છોડાવે કર્મ બધા તો અટકાવેલા વ્યવસ્થિત કરે દેગુ ભગવાન માં એટલે કૃષ્ણ ભગવાન તમે બધા પ્રેક હતા ને હું નહીં કરતી કારણ કે મહત્વ નહિ સમજ પડેલું હતું તે મને જાણવું છે ને મહત્વ શું છે ને કેવી રીતે કરવાનું I I I I never prayed prayed to to to to to any god before, all this time. Only I prayed to somebody who believed in in everything. Yeah. Yeah, because uh, I didn't understand understand why they were praying praying different want the the ji, દાદાજી બેન કે આજ લગર મારી ભક્તિ હતી મારી ભક્તિ જે ચાલુ A ben ni, Mina ni, Mina ben ni bhakti, જે બધા આપડે ભગવાનો માં આપડે બધા દેવસ્થાન માં મૂકીએ છીએ એમ કેવા માગે છે કે આજ સુધી અમે પછી ઘરમાં પ્રાર્થના કરીએ ને દરરોજ તે આ મંદિર માં જુદા જુદા સંતો ના મૂર્તિઓ જુદી જુદી હોય ગણપતિ એટલે મેં નહીં કરેલું એટલે એને નહીં કરેલું મારે હવે જાણવું છે એનું બધું મહત્વ શું છે અત્યારે એને જાણવું છે કે એનું મહત્વ શું છે આ બધા દાદા ની અમે પ્રાર્થના કરીએ આપણી શ્રદ્ધા બચાવે છે કોણ આપડી સદ્ધા બચાવે છે એ ફોટા નાખી દે ડૂબી જાય એ કઈ તારે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 भौतिक सुखा लाल मोक्षा पूजा करता हमें जॉ श्री मोक्ष मार्ग नए तो भौतिक सुखो भक्ति करजो દાદા નું કેવું છે ઈચ્છા એ કરીએ કે ભાઈનું કામ થાય કે મને શ્વાસ બધું કરતા બરોબર છે હવે એક એ પણ ખરાબ નથી કારણ કે મેં તો પીઠા માં ઉગાઈ છે એ કે છે કે એના જેવા હવે શું કરવું મીનુ એ જ્ઞાન લીધું અત્યારે દાદા નું હવે શું કરવું મીનુ ને કઈ લેવા અભાવ નહી રહ્યો અભાવ નહીવો જોઈએ રિલેટિવ છે રિલેટિવ આપડે તો રિલેટિવ અત્યારે મસ્જિદ માં જઈએ તો એ દર્શન કરાય રિયલ માં શુદ્ધાર્થ માં એટલું જ રિયલ ભક્તિ એ કરતી હવે પૂછો કે આપડે પ્રાર્થના કરીએ સ્વામીજી સિમંદર સ્વામી ની પ્રાર્થના કરીએ તો તે શું અને તે શું કામ એ રિયલ છે તૈયાર છે દાદા ની હતી કઈ આપણે મારી ગેરટી છે પણ વેલા આપડે અહિયાં કોઈ કોઈ સાહેબ આવ્યો હોય તો એવું મસ્જિદ માંથી કરીએ શું આપડે રિલેટીવ છે મન સારું રહે બધે જ તો કે લાગવાનું મારી જોડે આવે ને બધે મહાદેવજી ગણપતિ મસ્જિદ માં જાય पूछे मंदिर के के मंदिर शिव न मंदिर તો કેવી રીતે પ્રાર્થના કરવી અને શું બોલવું એમ પ્રાર્થના કેવી રીતે કરવી અને જઈએ છીએ મંદિર માં અમે જઈએ કારણ હું ના જોઉં એટલે લોક શું કે દાદા જતા આપડે શું જવા ને કારણે લોક હવે પછી મૂળ પાછળ જે પ્રજા ના આપે છે વ્યવહાર બગડી જાય લોકો ના થઈ પણ પેલા દાદા એ પ્રતિક તો થાય જ ને પ્રતિક તો થાય ને કે આમ એટલે આમ સાધારણ તરત ખેંચે કે ચાલો એમ કરવાનું આમ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 आत्मारा भक्ति बुनेशन आप मंदिर में जैसे आप मंदिर में जूर्ति प्रार्थना करिए साकार भक्ति तेज बात करो आत्मा मोक्षण यह निराकार भक्ति एनु નિરાકાર પ્રગટ થયો છે આ મૂર્તિ ની ભક્તિ ના છે એ તો के पर दर्शन कर दर्शन कर मूर्ति स्वीकार नहीं परोक्ष। परोक्ष। तो मूर्ति शू के तारी बनाई बनी तारी एक फूटी से એવો નિયમ છે એક તમે મૂર્તિ નો દર્શન કરો કૃષ્ણ ભગવાન હોય કે ગમે મારી હોય એ તમારા અહીં આત્મા ને પહોંચાય છે કે ભાઈ આ તમારી પ્રતિ આ તમને ખબર નહીં અને ખબર નથી પોતાની અંદર ભગવાન બેઠા છે खबर नहीं करेंगे पोचाड़ी दिएक्षर मंदिर परोक्षा क्या खबर नहीं जो मंदिर भगवान प्रगट थी गया भगवान निराकार से अरे आकार સાકાર રહ્યા નહિ એટલે લોકો મૂર્તિ અચાક પ્રાપ્ત થાય ખોટું કે મૂર્તિ ખોટું બોલે છે મૂર્તિ ખોટું બોલે છે ખોટું બોલે છે હા તો આપડે આપડી નારે શ્રદ્ધા બેહાઈ શ્રદ્ધા બેહાય છે એટલે આપણે વિચારે કોનો માલ કે ગો ટુ દેર ગો દેર એટલે રામ મોહનભાઈ કરતા હોય તો રામ મોહનભાઈ આત્માન પદ દે ભાઈ રામ મોહનભાઈ નો માલ તમારો સીધું દસ ગતમથી આવશે બધા તમારે શું કાઢી લેજે પણ આ પરોક્ષ ભક્તિનું ફળ શું કે સંસાર સુખ ભૌતિક સુખો ભૌતિક પ્રત્યક્ષ ભક્તિ નું ફળ આ પ્રત્યક્ષ એટલે આ ફળ મોક્ષ અને સાકાર પ્રગટ થયા તારી પરમાત્મા ગણાય શું બે સાથે પણ મારા પ્રગટ થયા તો આવી વાત હું માનું નહીં કે એજ મારો દર્શન કરવા જાય છે આ બધો ભાગ કારણ કે આપણે શ્રદ્ધા મૂકી છે આ મૂર્તિ નહીં પહોંચાડે મૂર્તિ નામથી ગઈએ છીએ આપડે ચાલ ને એટલે પહોંચી જાય જો હોય તો ગુલાબાઈ ઘણી ભક્તિઓ કહી કેટલા ખોટા લાઈન કયા કર્યા વળ્યું નહી બે તો લોકો ગભરી જાય બોલે બોલાય આપડે નહી બનાવી રહ્યા તે તો સર તેની પર બેસે ન તો બેસી નું આખ્યો કરે ચેતન મૂકીશું દાદા ને વધારે સમજવું છે એને બીજા ક્ષેત્રો છે મહાવીર ક્ષેત્ર વગેરે ક્ષેત્રો અને ચોવીસ તીર્થંકર ભગવંતો જે થઈ ગયા તેનું જાણવું છે बने ने ने, बने। बने, ते ते ते जगत न कल्याण करने कल्याण थोड़ा दुख ने लोको दुखने रड़े दुख ने रड़िया करे ये धीमे धीमे धीमे तीर्थंकर પોતાના સુખ લડ્યા કરે એ પદા પછી થાય નહિ લોકોના દુખ ને સહન ના કરે તો ધીમે ધીમે ટીપિંગ કરતા